ક્રમિક જ્ઞાન માં જે કમે છે જે કઈ જ્ઞાન વધારતો જાય છે તેની પાસે નીચેની સચોટ રીતે આપે છે તલાટી નું નામ તમારું છે કેનાતે એક નબરો સતોર્પિત આપે છે એટલે મે એ લોકો અનુભવ થી આપે છે કમિક માર્ગ્ઞાની હો અને તે યાદ શક્તિ દે આપે છે જે અમે દેખી નાપીએ અમે સાઈ એમ કે તમે મમ બસ સપન ચાલે છે એમ તો